રાજકોટ જુનાગઢ અમદાવાદ મંગલ પ્રવચન બે હાજર ચાલીસ ના હાદર માં વધી અગિયાર ગુરુવાર તારીખ એકવીસ નવ ઓગણીસો ચોરાસી ગણું ચાલીસમું શરૂ દાદા ના દરબારમાં પોતાના ઉતારા ને વિશે વિરાજમાન હતા પછી સ્નાન કરીને શ્વેત વસ્ત્ર નું ધારણ કરીને પોતાના આસન ઉપર વિરાજમાન થયા सुकमुनि पूछू महाराज आज तेरे एक प्रणाम अधिक के તમે ટાળજો અને આજ તો અમને એવો વિચાર થયો છે ભગવાન ના મને વચને અને દેહ કરીને જે કઈક જાણે અજાણે દ્રોહ થઈ આવે તેને કરીને જેવું આ જીવને દુખ થાય છે અને અમે તો એમ જાણ્યું છે ભગવાન ના ભક્ત દ્રોહે કરીને જેવું આ જીવ નું ગુંડું થાય છે सुख थे साधने करना द्रोह थे પરમસુકૂક્યા કેળે પણ પરમ સુખિયા થવું હોય તેને ભગવાન ના ભક્ત નો મને વચને દેહ કરીને દ્રોહ ન કરવો થાય એવી રીતે વર્ત નો આદર કરવો પણ એક વાર દ્રોહ કરીને દંડવત પ્રણામ કર્યા અને વળી ફરી દ્રોહ કરીને દંડવત પ્રણામ કરવા એવી રીતે વર્તવું નહીં કરવા અને તે પછી બધા દિવસ માં જે કઈ જાણે અજાણે મને વચને દેહ કરીને ભગવાન ના ભક્ત નો દ્રોહ થયો હોય નિવારણ એક પ્રણામ કરવો ગઢડા મધ્ય પ્રકરણ નું ચાલીસમું વચના મૃતમ જાણે જાણે દો થઈ આવ્યો તો એના નિવારણ ને અર્થે ભગવાન બઉ મા આપણે શું કરવું કરવું ભગવાન ભક્ત ન થાય પોતાના કામકાજ માટે દેવું મંદિર ત્યાંથી કોઈ પદાર્થ માગી નો પાછું લાગત પણ કોક એવા પુરુષ બેઠા હોય દ્રો થઈ ગયો હોય તે વ્યવહાર જ કાપી નાખ્યો હોય તો દ્રો થાય ને રાખી જાય મને બધું જુમું યાદ રહ્યું આને જુમું યાદ ક્યાંથી આવે અને કહીને તો આળી લે એનો કઈ અવાજ ન હોય અણ તો ન થાય એટલે હું હારા પણ યાદ ન આવે આખા સત્સંગ આ રીતે હતી આખા સાધુ માત્ર સાધુ પેહલા આચાર માં મૂકે માર પેલો ભણતો પેલો છોકરા એક કોણ બોલે તો બઉ પણ આવેલા આ જગત ના ઊંઠા આવી ગયા બધા નઈ એટલે આમાં જે આવ્યું ત્યાર પછી ને નહી મારા જે પહેલું વહેલું આચરણ કરાયું વંચાયું નથી ભણાયું નથી આચરણ જ ઉભું કારણ કે પાણી અડી જવાનું હોય કે ઠીસ લાગી કે ભટકાણા તરત દંડો કરીને લાગી અરે પંગજ માં પીરસતા હોય આમ નાખે નાખે તો લઈ લઈએ ના હું લઈ મારા કરવા પછી આમાં દ્રોહ કરવી એમાં એકદમ ઉગડી ગયું બધી ભાઈ ભણાવ્યા પછી જ્ઞાન થાય આમ હોવું જોઈએ વાતું મારે કરવામાં આવે આજ નવી જીવન જીવતા મારો ભાઈ અને એ પ્રમાણે જીવન જીવે પછી શાસ્ત્ર મેળવે એટલે મળી જાય પછી સરવાળો કરવાનો ઉર્જા કરીને પછી સરવાળો મેળવવાનો નહી જે બઉ મોટી વસ્તુ જો કઈ દેખો લોજ માં આવે છાણ મેળવવાનું ભણ્યા ટુકડા માગવા જાય પોતે મિંદી આવે મરચા ખાય ભાગવત ગીતા ક્યુ ભણવા ગયા રામાયણ વાંચતા પણ એને સમાજ તૈયાર કરી દીધો એટલે શાસ્ત્ર માંથી જે જોઈએ તૈયાર તમને ભાણા માં પીરસવા આવે અને માખણ પીરસે તમે દેખીને રાજી એ ખાવામાં મજા આવે ભાઈ આ માખણ કેવી રીતે મહેનત થઈને ખબર એમાં સહજાન સ્વામી આ સંપ્રદાય આચરણ માં છે ભણી અને આંભળ જો આ ખરા પણ હે એનો વાંક નથી શું કરેલા કાચ હોય ને કાચ મોટર માં બેઠા હોય હાચક કાચ માંથી પાણી આયુરિયું પ્રાણી માત્ર ના જીવનમાં એ બધું એમ જ થવા સ્વામી નારાયણ આઠસો એસી ના કાર્તિકાદશી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગરડા મધ્ય ના દરબારમાં દેશ દેશના હરિભક્ત ની સભા ભરાય ને બેઠી હતી પછી શ્રીજી મહારાજ કૃપા કરીને પોતાના ભક્તજન ઉપદેશ કરતા બોલ્યા છે જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાન ની પ્રસન્નતા ને અર્થે અને પોતાના કલ્યાણ ને અર્થે ભક્તિ એ કરીને કરવી પણ કોઈક વખાણે તે સારું કરવી એટલે હું બાલ્યા અવસ્થા આવે છે જો તરત ને તરત બાળક થવું પડે એમાં જો આમાં કીધું હીધું બધા આપણે વ્યવહારમાં કઈ નિર્દોષ છે પણ અજ્ઞાન શબ્દ આપણે વાપરતા નથી બાળક શબ્દ વાપરીએ ગમે એટલો દીવ કેટલો ના લે જિંદગી અજ્ઞાન માં વહી ગઈ પોતાના આત્મા નું યુતિ કઈ ન કરી શક્યો બાળક શું કરી શકે ખબર જ નથી અજ્ઞાત અવસ્થામાં શક્તિ આવી ત્યાં દુશ્મનો પણ પેલા આવ્યા સમજવા દી અને એવો પરખેદ ઘોઘાટ કરે એવો ઘોંઘાટ મચાવે ને એમાં કઈ કરવા તૈયાર નથી પછી આવે વૃદ્ધાવસ્થા કરું હોય તો આવી કરવાની હતી પણ ગયા માલિક આવી જ ગોળ એવો ઘોંઘાટ મચાવે એટલે હડો કઈ નો કરે લોફ આવે ક્રોધ આવેલ્યાવસ્થા જ્ઞાન આ ઘોઘાટમાં વૃદ્ધાવસ્થામાં વિચાર કર્યો કરી શકવાનો જોઈ શકે આ ત્રણેય અવસ્થા સમજે બાળ પણ હું કીર્તન માં આવે સંગમ હોય છે પણ આ ઘોઘાટ કરનારા બહુ આવી પોતાનું કામ ન કરે આ ત્રણે ભાઈ પછી હું આવ્યું ભગવાન ની અથવા ભગવાન ના ભક્ત મળે ત્યારે પોતાનું મોટું સેવા કરવી કરવા જેવા જે છે એ ન બન્યા પણ આ બનવું જોઈએ મળે તો જેનો કરવા કરવાનો સ્વભાવ બળી ગયો તૈયારી કરે હજી અવાજ પડ્યો ઉભો થવા તૈયારી કરો અને ચિંતા નતા દોડ્યો અંદર થી અવાજો નીકળે છે ને એને આંભળવાયાર નથી સાંભળે છે કેટલા એને પોતાને ધૈર્યું કરવું એટલા જ કોઈ ઉપકાર આમાં કમ છે ભગવાન સેવક ધર્મ તમે ગમે ધર્મ સેવા તો કરે કવું કરે એમાં કોઈ વાંધો નહી પણ ભક્તિ પેલા નો થાય ને ધ્યાન લખે ભક્તિભાઈ કેમ જ છે તમારે દ્રસ્ત માય તમારું કુટુંબ હોય એમાં ભક્તિ ભાવે એકપોરે ખેંચાતા જમવા તો જોઈએ ને કરનારા કરે ખરા કડકડતો રોટલો મૂકી દઈએ કેમ ખાય ખાય વિચાર પેલાથી કરવો જોઈએ માટે પોચો જોઈએ ત્યારે આ શું કરે પૂછ્યા બુમતા જવાબ દિય એટલે બોલવામાં પાણી પીવામાં ક્યાંય પણ નાના માં નાની ક્રિયા સેવક ના લક્ષણ શબ્દ લખ્યો અનુવૃત્તિ અનુવૃતિ છે ને એને પાછા ગયા ગયેલો કરીને આટલું કરીએ તો અમારો ગુણ છે એ માથે આવે પાછું કેમ લખ્યું ને હા બધા આપડે વિચાર કરવું એવું જેવો પણ આનંદ છે પણ આપડે નો જાણી દઈએ કે આજે આવું છું જેમ આ વધારે જેમ આ કાઢીને છુ કરાય છુ અમારે હું તો પુરાણી સ્વામી નો શિષ્ય પણ મને આ બહુ મહિમા ને એટલે હું બઉ સેવા કર પેલા આચા ચેલા હતા ને એમના એ પેલા તારું કર્યું અને કમજાવે શું એમાં સમજાયું આમ દબાવી દેવો છે એ આવ્યું ને તો અહમ જાય સાધુ પચી અને સીધું એવું આવ્યું પડે ને એવી બધી એક બે ઠેકાણે ફાંફા તો માર્યા લોટ તો છે જરામી ને નડે એટલે મેં આપી આમ સ્વામી ક્યાંથી કર્યું એક બાજુ તમે લઈ ગયા તા ત્યાંથી મેં જાણ્યું એટલે આપડે નિયમ ન ફાળવું હોય તો જીવ નો એવો સ્વભાવ છે જેમાં પોતાને માન જડે તે કરવું સારું લાગે પણ માન વિના એકલી તો ભગવાન ની ભક્તિ કરવી પણ સારી લાગે નહી અને જેમ સ્વાન હોય તેને રાજી થાય છે પણ મૂર્ખ એમ નથી જાણતો જે મારા જ મોઢાનું લોહી છે તેમાં હું સ્વાદ માનું છું તેમ ભગવાન ભક્ત હોય તો પણ માન રૂપી હાડકાને શકતો નથી ના કરો કેવાય મોટા એટલા માટે જ બઉ જોયું જે મહારાજે મારો બાર ક્રિયા માં જ જોડી દીધા અને જે જે સાધન કરે છે તે માન ને વશ થઈ ને કરે છે પણ કેવળ ભગવાન ભક્તિ જાણીને ભગવાન ની અર્થે કરતો નથી અને ભગવાન ભક્તિ કરે છે કરો તું મૂકી દઈ એ બીજો કરશે લઈ તો હું અને પછી બાજુ મૂકે ખરો પાછો જોડવા જાઓ તો એવું નહી કરું તે હું પેલા સાધુ એમ થાકું હશે તમે તો બધા સિદ્ધ થઈ ગયા વાંધો નઈ હોય ના અને માન વિના કેવળ ભગવાન ની પ્રસન્નતા ને અર્થે ભગવાન ની ભક્તિ તો રતનજી તથા મિયાજી જેવા કોઈક કરતા હશે મુસલમાન નો દ્રષ્ટાંત જીવે માન કે રંગ એ સાખી ને સાંભળી ને શ્રીજી મહારાજ બોલ્યા છે જેવો જીવ ને સ્વાદ આવે છે કોઈ પદાર્થ આવતો નથી આ બધા કાઢી નાખવા જેવા છે રોટલો કરવો હોય તો દાણા હોય ત્યાંથી આમાં કરવા જઈએ છીએ કસ્ટર કાઢવું કાંકરા કાઢે કઈ રોટલો હરકો ખવાય કેમ એ કાંકરા વાળું દળી નાખ્યું હોય કાંકરો દળાઈ જાય આપણે આ કથા કીર્તન વાર્તા મોક્ષ ને અર્થે કરીએ છીએ કાંકરા રહી જાતા નથી ને વાત છે મારા, માટે, જે સમજાય ને એને પોતાની પાયા સાધુ રાખતા હોય એને જો આમજો કે સાધુ એવા હોવા જાય આવડે મારી દેખ્યા પણ બિચારો સાંભળી એવી દયા હતી હું નાનો હતો તો દેખલો મેકાર રાહુ જરૂરી કેવાય નઈ ભાઈ ગયા એટલે કાલ નામી રાવણ ને રાહુ કુણાર્થ સામે ગયા એવાય પણ આ સત્સંગમાં બેઠા છે તે બેઠા છે નજરે જોયા છે એ વાત હા રીતિ બદલી ગઈ તમારે જોવાની આગલી આગલી આ કર્તવ્ય ની હતી પછી વચલો ગાળો આવ્યો કઈ કા ને કઈ કા હવે કર્તવ્ય નું અનુસંધાન ઓછું નું જો આપણે કથા વાર્તા એમાં શું આવ્યું એના માન માં વિચાર કરે એટલે કથા કેવાતી એમાંથી આ પારો થઈ ગયો છે એટલે પારણ તો હું બોલાયું જ નહી એકલો જ બોલે જઈ લો અને મારા બધા કોઈ પૂછે નહીં બોલ બોલ કરવું એ કથા વાર્તા નથી આમાં સરવાળા મેળવવા જોઈએ ને આપડે ક્યાં ઉભા છું ગૌહારું લ્યો પછી ધારણ કર્યા હતા અને પોતાના મુખાર આગળ મોદી તથા દેશ દેશના હરિભક્તની સભા બરાબર બેઠી હતી પછી ભગવાદ આનંદ સ્વામી એ શ્રીજી મહારાજ ને પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ ભગવાન બોલ્યા છે પુરુષોત્તમ ભગવાન નું જે અક્ષરધામ તેના બે ભેદ છે એક સગુણપણું અને બીજું નિર્ગુણપણું અને પુરુષોત્તમ નારાયણ છે તેને તો સગુણ ન કહેવાય અને નિર્ગુણ પણ નવાય અને સગુણ નિર્ગુણ ભેદુ સગુણ સ્વરૂપે તો જેટલું મોટું પદાર્થ કહેવાય તે થકી પણ અતિશય મોટું છે તે અક્ષર ના એક રોમ ને વિશે અણુ ની પેઠે અનંતકોટી બ્રહ્માંડ રહ્યા છે કઈ બ્રહ્માંડ વિશે નાના થઈ જતા નથી એ તો અષ્ટાવર હોય પણ મેરુ આગળ અતિશય નાનો દેખાય અને લોકાલોકા પર્વત ની આગળ મેરુ પર્વત અતિશય નાનો દેખાય તેમ બ્રહ્માંડ માં તો બ્રહ્માંડ તો આવડા આવડા હોય અક્ષર ની અતિશય મોટપ છે જેની આગળ અતિ નાના દેખાય છે માટે અણુ સરખા કેવાય છે મેળું નામ નો પર્વત એક બાજુ માં આફ્રિકા નો છે એનું નામ છે આપડે અહીંયા માણા નું નામે હરિભક્ત આટલા બધા હોય ખે પેલા જ વિચાર કરો આ બધા કેવ છે જાણવા માટે તાલાબેલી કરી શા માટે બદલા જાણવા હતું નહીં ઘરે જવું ત્યાં રહેવાશે કેમ એ બધા વિચાર કરવા માટે ને આ વિચાર કરી ત્યારે એમ તમારે બોલવું તો જોઈએ ને કોઈ કોઈ ને આઈ જા છો ક્યાં જવા ક્યાંક રસ્તો ખુલી જાય ને બોલો બોલો કઈ દુઃખ બે બતાવે એમાં વેલા રોવે આપડે દ્રષ્ટિ પોચે એવું નથી એમ માની ને માંડી વાળી ખરેખર તો એ વિચાર કરવા જેવું સોનું તમને બતાવે અત્યારે લઈએ તો લઈએ પણ પચાસ રૂપિયા એકદમ રાજય ન જાય હાજર છે એના બચા બોલે આવે એનું નામ ભક્તિ ઈ ઉફાનો નથી એટલે ભક્તિ નથી ભક્તિ નથી ને પછી કરવું એને ના પાડે તમને બધાત નથી કરતો એટલે અને એ અક્ષર પોતાનું સ્વરૂપ છે પાછું એમ શાસ્ત્ર કહે છે હું જે છું એ વિચાર કરો છો કોઈ ને મનાય બનુભાઈ નું મકાન છે ભલે તમારું એનાથી નાનું હોય પણ એ નક્કી થઈ ગયું આજ મારું છે બંગલો નહી મારો એટલે તમે રોકાતા આપણે જીવ પ્રાણી માત્ર આ દેહ મળ્યો છે ને આ જ અક્ષરધામ આથી બહાર જો વાત આવે ને પાછું વાંચ્યા એ પાછું એવડે વાંચનારો બીજા ને સમજાવે લ્યો પાછું કહું છું ને વિરામ સ્વામી રોવારે ને લ્યો સમજાવે છે ને એટલે બોલવું છું કરતો કઈ તેમ અક્ષર બ્રહ્મ તો જેમ સૂર્ય નું મંડળ છે તેમ છે માથે આવે ત્યારે સૂર્ય ને યોગ્ય કરી ને દસે દિશાઓ કલ્પાય છે અને ભગવાન જે પુરુષોત્તમ તે અક્ષરધામ ને વિશે સદાય વિરાજમાન રહે છે તે સત્ય સંકલ્પ છે અને અક્ષરધામ ભગવાને રાત ક્રે પોતે જેટલી ગોપાંગનાઓ હતી તેટલા રૂપે થયા દેખાય કરું ભણ વા્યુ ને બોલી લીધું તમે અહીં બેઠા છો ને સ્કૂલ માં ઘડિયા હશે દાદી નીકળે ધ્યાન સામે ભલે નીકળે કઈ સીટ થોડી પકડે એને ખબર જ છે આ કઈ મનાવશે નઈ આ આપણે પોતે પોતાને અક્ષર પોતાનું સ્વરૂપ જો માની કરો? કઈ? તમારે તો આ દીકરા દીકરી નમળે કઈ આવડા વિદ્વાન હોય જ હોય ભગત અથડામણ જેનો સંબંધ જોડાયો હોત એને આસુ આવે આપણે જેટલો ભગવાન નો સંબંધ જોડાયો હોય ઘરે મરણ હોય જાય છે ને બધા ઓ ઓ ને કઈ ન હોય ક્યાંક જોઈ ને આમ માથે કપડા ઓઠી ના જાય ખરું પણ મજબત ધોવાડો નીકળવા પણ ધુમાડા પાછા મારા મારી પાસે આવે એને જેટલી તરફ યાદ આવી જવું છે ભલે નીકળવાનો થાય અક્ષર ને ઉપર હેઠે ને ચારે પડકે સર્વ દિશામાં બ્રહ્માડ ની કોટીઓ છે અને ભગવાન જે પુરુષોત્તમ અક્ષર ના અક્ષર ને ને ને ને ને ન વિચાર નથી આવતો ને ધ્યાન લખીએ હજી આપડે એની તરફી નથી તરત જાણવાની છું જ વાશી ઉપર નીચે તો સામે કઈ કઈ ઉપર ઉપર છે તો હોય શકે બધા અર્થ કેમ કરવા અર્થ નીકળતો હશે ઓય વસ્તુ ખોટી લખાણી સમજાવવા માટે લંડન ગઈ ને સત્તા અહીંયા હતી ખરો અહીંયા હતી એટલે શું એક પટ્ટા વાળો કે પોલીસ હોય એમાં જાય તો બીજા એને દંડી નાખી દર તો ભગવાન પુરુષોત્તમ નારાયણ ખરીદ અધુ ઉર્ધ પ્રમાણે રહી એને કોઈ છે નહી પણ સમજનારો જોઈએ આની પાટિયું હેઠે કોટિયું અને આ વચમાં છે એટલે જો એ વચમાં હોય તો ઉપરી વાળા ને છેટું પડે એઠે વાળા ને છેટું પડે પડખા વાળા ને છે એવું અધો ઉર્ધ્વ નથી એવું અધો ઉર્ધ્વ નથી આ જ્યાંથી માપો ત્યાંથી બધે એવું નીકળે આમ ગણો તો આમ ને આમ ગણો તો આમ અધો ઉર્ધવા પ્રમાણે રહી ઉપલા ભાગ જાઓ તો ઈ વચમાં થઈ જાય ત્યાંથી ગણવા બે આ બધું થવા શિયો એટલે અધો ઉર્ધ્વ પ્રમાણે ઈ આ માપ છે ત્યાં માપ નો અલગ છે પણ આવું જે અદભુત સ્વરૂપ છે ચણોથી હોય હારી ચણોઠી નો પહેર્યો હોય એને આવડે હોય ને એના હરખ પાર ઘર આપણે આજે માયા માં એવા જીવને સમજાવવું છે આના દ્રષ્ટા નું એના સમજાય કેમ કોઈ રીતે કામ પણ આપવું પડે પછી છે ચંદ્ર એટલે અહીંથી આપડે બોલીએ કે જોડવાની ડાયું પડ્યો આ પુરુષોત્તમ નારાયણ ને જાણવા બે હું કેમ જાણે દાલ બતાવવી પડે છે એ ખરી રીતે આપણે દરેકે આનું ગૌરવ લેવું જોઈએ કે એક નાના જીવ આપણને કેવું સમજાવે છે અને ક્યાં અધિકારી બનાવવા છે એના ખબર છે વિચારણ મળી દસ કઈ ખબર નથી એને કોઈ પ્રાપ્તિ ની ખબર નથી અને આપડે આ ગામડા માં જેમ ઓછી હમજણ માં પીડ્યા છે પણ આ વાંચી કઈ જાણવા બેટ બેઠા છે એને વાલો આવજામાં આવીને ઉભો રે છોકરા ને દોડે દોડે દોડવો પણ એને સબંધ નથી એટલે એના હરખ આવે જ ને જો આપડે ભગવાન માં હોય હરખ આવું હોય ઈ હરખ ન આવે ખોટા થઈ એમ થાય ખરેખર વધે ને